મન તન્મ ના થતા મનની ધર તમારે દેવા દેવા ના રહી મન બાજુ આવ્યું કોને આવ્યું બુદ્ધિ અહંકાર બધું અહંકાર નહી એટલે અકર્મ કૃષ્ણ ભગવાન કહ્યું છે ને અકર્મ એ આ અકર્મ અને નિષ્કામ ભાવ અકર્મ પર નિષ્કામ ભાવ અમે કોઈ કામના નથી અમારી ઈચ્છા નથી આ કોઈ કર્મ કરવાની કર્મ પર કેવું કરવાના ને દરેક અવતાર થવાનો નથી બે ત્રણ જો ભોગીઓ હોય તો અવતાર બે તાર કરે ફરી કેવાય તો શું કરીશું બીજા થાય બીજા અવતારો દાદા ભેગા થવાનું નામ ક્રોસ માલ માં આવે તો કાગળ લખાવવો જવાબ મોકલી આપીશું કેવી રીતે ગયા છે બધાને ખબર પડે ક્વેશ્ચન બીજા અવતાર જે વાત છે તો અત્યારે આ જન્મ માં અવતાર કે ગયા અવતાર વિશે કઈ સંકેત કેમ મળતો નથી આપડે કરવી જતો દાદા આપડે કરવી છે છતાં કોણ કરે છે કોણ કરે બધા સંકેત મળે બધાનો શું કરે સમજે ગયા અવતારો ખોરાક લઈને પેટમાં રોગ થાય છે શું કામ પૂર્વમાં વિચારવા જ નહીં પણ ના વિચાર હોય ત્યાંથી કજું છે ના આમ જ ભણી પ્રશ્ન ના ભાઈ એ કોઈ પ્રશ્ન હોય કે આ બધા ગોવાનું કાળ કે સમજાય મારા હિસાબ હોય બધા સમજી જાય હિસાબ હશે એ વાત કબૂલ નથી કરતા લોકો કરે છે પણ એ તો ત્યારે મતભેદ થાય ને તારે સમજણ નઈ કદાચ હે એ બાબત સમજણ ના હોય ગયા જન્મ છે એ બાબત સમજણ ના હોય કે આ ગયા જન્મ છે એટલે કદાચ પૂછે હા સમજણ હોય આડ હોય માં ખરાબ હોય ને એ મનમાં પૂર્વ નું કઈ હિસાબે અંદર ચડે ચડવું હોય ને આપડે છ મહિના સુધી નઈ બીજા નથી આપે બધો બીજા પુષ્ટિ આપે એના લોકો એક્સેપ્ટ નહી કરે આપડા કરે એની આડી હતી તમને જળ શું અહંકાર છે આનામાં હા તો ગાયના બચ્ચા જાય આપડે તો ડેરે બધો હું બચ્યું હોય ને તો એ બચું લેવું હોય બધું પણ ડેવલપ થયા નથી દર્શન કરતો મારી દબાઈ ને પૈસા મે પછી બાપ એ બાપ નમસ્કાર કરવા પડે બાપ ને જે માયા છે મારે બહુ મારે છોકરું પાસે માર માર કર્યા હિસાબ છે બાપ એટલે કાઢે નમસ્કાર કરે એ છોકરા ગમતું નથી આવું શું નમસ્કાર કરે શું સમજ હોય વહે તો મૂકે જાય ના વહે તો નર્ક ની કુંડીઓ ઉભી કરે નર્ક માં વધારે મોટા નર્કો મુકેલાય તે આપડા દેશ માંથી દેવગતિ માં ઊંચી આવી રહેલ દેવગતિ તે આપણા દેશ માં આવડો આવડો અને આપડો તો એમનું બધું ચકલા આપણું નહી પરમાન તરફ જતા તે બધું તકલી ફોલતો હોય અને આપડા મારા છોકરા છોકરા ખાય બીજું રાખે ઘરે નાજે આપણે નો જવાબ આપવાનો છે હા તમે દેલે આ એ ઉકા પીતા જાય લોક કરતા જાય દાદાનું પૂછો કે આપણે અહીંયા ઘર છોકરા ઉછેરે રાખ મોટાના છોકરા તો આ દોળીઓ સાથે રહીને મગ્રી તો તું ઇન્ડિયામાં વધા સારુ કે આપ જસુર હોજે કે કફા વાધુ ના દાદાની કરતા સુજી ગયું કે લોકો આગળ તેમ આપી દે એને ક્વેશ્ચન છે કે છોકરાઓમાં જવાય ઉપાધિય કામ લેવું શું કયું મનમાં ઉપાધિ નહીં કરવી ના બની શકે એટલે ઉપાધિ નહીં અને બની શકે એવું તું કહ્યું તરડા હું કરવાની શરૂઆત કરજો બની શકે તો કરવું